જો ક્રિએટર ના કહે તો આ લોકો છે હું બહાર બહાર ક્રિએટર થવું કર્યું આ તો વિચારક માણસો વાસ્તવિક સમજવા માંગો છો માટે આ કઈ તો તમને પેલું ગોળીસ ક્રિએટેજાય છે વિચારક માટે જૂની વાત હોય અને અવિચારો માટે જુદી વાત એવું તમને લાગે અને અનાધી અનંતનો માટે આપડી જવાબદારી પર આપણે જવાબદારી એને પ્રોજેક્ટર જ આપણે છીએ એટલે જે તેનું કર્મ કરો તેનો ફળ તો ભગવાન ઈચ્છા હોય તેના ઈચ્છા ઉપર ભગવું તમારી જોખમદારી ભગવાને શું કહ્યું પ્રકાશ આપે પણ જવાબદારી જે કઈ કરતા નથી એમની હાજરીથી ચાલી રહી થઈ ગયું અંદર ભગવાન બેઠા એમની હાજરી કરે નઈ ભગવાન ભદ્ર જ્ઞાતા સસ્તા પરમાન એવો સ્વભાવ તમારી જોઈએ કોણ વાતચીત કરે છે બાજુ ને તો આ એવી વાત કરે ના ખરે દાદા ભગવાન ચાર છોડ જાય એટલે દાદા ભગવાન વાતચીત ના કરી શકે શું શબ્દ બોલાય છે એની નોંધ મારી પાસે રે હું મેતા દા તરીકે એની પણ રિસે આ તો સાયન્સ છે આખું વાત આખું મેથ છે પેલું વિજ્ઞાન નહીં પેલું બાહ્ય વિજ્ઞાન કેવું આ ફૂલ સ્પીડમાં ઠેર ઉભી આંતર વિજ્ઞાન કહેવાય એટલે ફૂલ માં તમારું સ્વરૂપ પ્રકાશ ના થાય વ્યક્ત થાય અવ્યક્ત છે એ વ્યક્ત થાય એ સંપૂર્ણ ચર્ચા થઈ છે કે ભગવાન ભગવાન થયા દુનિયામાં કેટલાય ભગવાન થઈ ગયા કેટલાય ભગવાન કૃષ્ણ ભગવાન મહાવીર ભગવાન ભગવાન થયા નહી આગળ ઘણા ભગવાન થઈ ગયા અને ભગવાન કોઈ ને થવાનું કોઈ લાયસન્સ નથી દરેક ને સુખ હિન્દુસ્તાન ના મનુષ્ય કોઈને હિન્દુસ્તાન ના મનુષ્યો વિચારક હોવા જોઈએ પુનર્જન ને સંદેશ છે અને તેને માટે આ કહી શકે છે પણ ત્યારે થઈ શકે આ યુદ્ધમાં ઇઝ ગોર મમતા સંપૂર્ણ સુધી જાય એ થઈ શકે સમજે અંદર તમારી અંદર બેઠા છે ને એને સચયો અહી આવો દઈ કરજો બરાબર ને એક કૃષ્ણ છે ને આ છે શું છે આ માટે સંતોષ થાય નામદેવ બોલજો કૃષ્ણ ભગવાન બોલજો સુ ભગવાન બોલજો જે કઈ બોલજો કૃષ્ણ ભગવાન બોલશો જે કૃષ્ણ ભગવાન અંદર તમે બેઠા છો આપ મને આવે કઈ આપો માર્ગદર્શન આપો અને મદદ જોઈએ મૂર્તિ અમૂર્ત પ્રાપ્ત ના થાય અમૂર્ત આત્મા સ્વચ્છ ભોજન ના થાય ત્યાં સુધી બદલાય એટલે હવે ઘરમાંથી ઘરમાં છે ફેમિલી જીવન જીવવાનું છે અને અથડાબળ આવવું હોય તો બહાર જથરાબળ ઘરમાં તો નાશ કરે એવું નથી કરો તો ફેરફાર થઈ શકે એમ આ કારણ કે શબ્દો તમે નક્કી કરો તો આ શબ્દ કેવા હોય વચન વચન સિદ્ધિ તમે જે નક્કી કરો તમારું કામ ચાલુ થશે શું કઈ બધી આવા ડો કરો નથી આવા ડ કેવા કેવા કરો છો તેને છે તારી કેરી રસ કાઢ્યો હોય સારી હોય ઘી હોય બીજું કરીને તૈયાર કરી ટેબલ પર મૂક્યું હોય અને પછી ખાતા ખાતા જે કઢી છે નાતા લેવું તમને કેમ લાગે કઢી સારી બોલ્યા એટલે પેલી સારું થઈ ગયું કરતા એટલે એ વ્યાન રાખે બાર લાખ નો ઘણી તો રોજે આવે છે રસરૂપી રોજ નથી આવતી એટલે કહીએ શું વાંધો જો માટે બોલીએ છીએ એની ભૂલ કાઢવા માટે ઈરાદા છે શું બોલું આ દરેક માણસ એટલે કઢી ખાય છે તારી કહેવાય જરૂર છે આ સાથી કે છે એની ભૂલ કરે છે દબડાવા ખાતર એટલે ભૂલ તમારે કઈ કાઢવી જોઈએ કે એને ખબર ના પડી હોય ના પડતી હોય ત્યાં આપડે ભૂલ કાઢીએ તકે બઉ સારું છે આ તમારે સમજણ નહીં પડશે આ તો નહી ભૂલી જાણે છે અને તમે એમની ભૂલ કાઢો છો તે વગર તો બી બોલ્યો કાઢો છો એને એ તમારી કાઢે એટલે પછી તમે એની પણ નાખો અને જીવન ઇટલેસ જીવો છો ઘરમાં ફેમિલી કશું ના કેસો આવું એમ પ્રેમથી રહો ને જો ઘણી ડખો કરતો થોડા થોડા રહેશે ને તો એની વારે બંધ થઈ જશે તમે કહ્યું ઠંડુ થઈ જાય નઈ પછી બહુ મહિના સુધી આપડે રાજીએ ઠંડુ થઈ થઈ જાય અને આપડે એમ કેવો ને દાદા એ કહ્યું હતું તમે આગ ભૂલતા ઉદાહરણ છે એમ તો બંધ શું કહો છો એમ કેવું ઘણી ઘરે થઈ ગયો તરત લાગે આપણે કઈ ના તમે ના પણ તારે ખબર પડશે મારું કેવો પડે અને કાલ મુખો કેવાય શું કેવાય કેવા મુખો કેવાય મુખો કાલ મુખો દીકરીઓ સમ એની ભૂલ તમને કાઢે ને કયો અધિકાર છે એ જે જાણતી નથી એમાં તમે ભૂલ કાઢો સાચા તમને કેવું લાગે છે તમારી ભૂલ છે જે ભૂલ એ જાણે છે એની ભૂલ કાઢવી એ તમારી ભૂલ છે એવું લાગે છે જે ભૂલ જાણે છે એને તમે ભૂલ એ તમને સારું લાગે છે ફેરફાર કરવો જોઈએ આગળ તમારી પ્રગતિ થતી નથી ને અધોગતિ નોટી રહ્યા છે કકડાટ કકડાટ કકડાટ જીવંત મુસલમાન અમારો પેટા કન્ટ્રાક્ટર હતો એવું ભારે એટલે પછી બિહાર એ બોલે બહુ ભાવ હોય ને હું તો માનસું કઈ ભાવ હોય એક રૂમ હોય એક ખાતા જે જગ્યા હોય તો મારે એવું હોય મારે કામ નથી તમારો ભાવ શું તેને કહ્યું બીબી જોડે કઈ ઝઘડા થાય છે કે બોલ્યા કે જા યાર મુસલમાનો આટલા આપડા પ્રગતિ કરી છે અને આપડા હિન્દુઓ દ્લેસ માં જીવન ગાળે છે નિરંતર પેલે થી આ જીવન કાલે અહંકાર ગોડો અહંકાર કેવો લાગે છે મારો એવું અહંકાર આવો હતો એટલે એ ગાડા અહંકાર મને બહુ અનુભવ થઈ ગયો બહુ મોટું થઈ રહ્યું છે જોયું નઈ તો આપડી પોતાની જ ભૂલે દેખાઈ એટલે પછી મારે પિસ્તાળી વર્ષ થી પંચોતેર વર્ષ ના હીરાબા થયા તો પિસ્તાળીસ વર્ષે નથી પડ્યું જાહેર કર્યો છે ત્યાં સુધી બંધ થઈ ગયો વિચારી વિચારીને તથા એક દાડો પડી ગયો એક દાડો પડી ગયો કેવી રીતે પડી ગયો તમે ભાઈ સાંભળો છો ને તમે જબરજય વાત વાત ચમ્પીય સાંભળજો નહીં તો આગ્રહ ને આગ્રહ નથી આગ્રહ તું આ બાદ તું આજ એક દાદા એમને મને પૂછ્યું કે મારા ભાઈ ની થોડી કરવાની છે તો થોડી પેન્ટી છે તેને પેન્ટતી હું શું આપું સર મેં શું કહ્યું મૂળ દીકડો સ્વભાવ છે ને પેલે થી મેં કહ્યું આ સ્વાદી ની આ છે ને એ આપજો તમારા મામાના દીકરા ને છે તો બધા સ્વાદીના ટાટા મોટા મોટા એટલે તમાર તમારા મરણ થઈ ગયા તો અમદું ફસયા મને અમરેકડી કાઠો નિર્ભરતા આવી તમારા મામાના છોકરા ના છોડીઓ છે તો બધા સ્વાદી ના ટાટ છો તો મારે છે તે એવું કહેવા નથી માં હું ફરી ગયો શું બોલો હું એવું કહેવા માંગતો નથી કે આ ચાંદી નું આપો આ ચાંદી નો આપો અને બીજા પાંચસો રોકડા આપજો શું કહ્યું પાંચસો વિચાર નથી મારો પણ આ મેં બોલતું એમણે મને શું કહ્યું કે તમે તો બોલા બોલા જ રહ્યા પાંચસો પાછા ચાર છોડી હશે તમે ત્રણ પછી ગયા આટલું આટલો બધે જ તો પંચોતેર વચ્ચે પ્રેમથી જીવે છે અને અત્યારે આજ પગે ચલાતું નથી એક બેઠા બેઠા બધા સેવા કરનારા બધો બહુ સેવા કરનાર માણસ છે એક જગ્યાએ અચકર ના પડે એવું પણ કાગળ આવે છે કે ત્યાં અમેરિકામાં બધા લોકોને દુઃખ ઘટે એવું કરી આપજો એમનું પોતાનું કાગળ આવે આ દુઃખ હાલ શબ્દ નથી અને એ ડેરી છે બિચારી તમે એ ડેરીઓ બનાવશો તમે દેવ છો છો નહી તો એને કકરાત કરી કે છે તમે એને ઘણી કેવાય માટે એનું પદ આપો સારું અને પ્રેમથી જુઓ આવું છે ધર્મ તો એનું નામ કહેવાય કે પ્રેમથી ઘરમાં જુઓ હરકત ના આવી જાય હવે બીજું શું હરકત શું આવી તે જાણો છો મારા સ્વયં છોકરા મારી પાસે આવ્યા છે અને બધા એન્જિનિયર થયેલા એ બધા ભરેલા માણસો પાસ થઈ ગયા પછી હવે એ લોકો શું કે છે કે એમને ધમતેરતા આપવો ગયા તમે છોકરાઓને કહ્યું આવા કુસ્તી જ્ઞાતા બ્રાહ્મણ પટેલો બધા શું કહ્યું મારે એવું નથી કે તમે કુમાર હોય એવું કહેવામાં શું હું તો તમને કોઈ પહેણો અને આપણા ભારત ના હોય હિસાબ તો નહીં પણ બધો નથી પણ આવા બનવાનું એવું નથી આવ્યો કેટલું સુખ છે એ બેટલું સુખ મળતું અમે જોયું કેવાનો શું અર્થ છે ઘડી માં એમ લાગ મમ્મી ખરાબ છે એ જોયા કરીએ એના દ્રષ્ટા રહ્યા એ અમને એમ લાગ્યું કે સરવાર આમાં પાણીમાં સુખ નથી એવું તમે કે એવું લાગી ગયા કે જોઈએ ભાઈ કેમ છે આ તે ભાઈ આપડે સવારના ભાઈ કેતો હતો ને તમારો વાળો થાય છે માટે તમે એને દાખલ કરજો એ તરસાડી નું શું નામ છે મારા સેગાર છે રાખીશ એટલે બનંદુ પાંચ વર્ષથી આવું છું બધું વાતચીત ખુલાસા કરી આપું કે ઘેર લડવું જ પડે ને શા માટે લડવાની જરૂર જ નથી અનને પ્રોબ્લેમ છે અમારેન્ડે નાની ઉંમર માં પચીસ ની ઉંમર માં એની વાઈફ ને એક ડોલ મારી દીધી એની વાઈફે દોલ મારી વ્યવહાર માં પૈસા વાળની જ છે હવે વાઇટ શું કરે તે જાણો છો પુરુષો ભોળા હોય અને વાઇફ ન રાખે ભૂલે નહીં થાય ને તારે એટલે એક્શન રિએક્શન આમાં વિચારી ને કામ કરો આ બધું દુઃખ કોઈને દુઃખ ના આપવું જોઈએ અથવા તો ઘણા માણસો ને દુખ આપાય કેમ કરી દે હવે કોઈને દુઃખ આપીએ આ જગત એટલે શું છે તમારે જો સુખ જોઈતું હોય તો લોકોને સુખ આપવું બહાર જ આવી રીતે જીવન જીવવું જોઈએ તો ઘરમાં તો બિલકુલ તમને કેમ લાગે તમને કેમ લાગે છે કામ લાગશે વાત કાબલા ને તો આગળ વાત કરું અને વટમ પર વાળી વાત છે કારણ કે છું વર્ષથી ખરી મને દુઃખ થાય નહી તમે કોને ધોર મારી હું જાણું તમે જાણવાનું અહીંયા ફરવા જ નીકળેલો કહે છે કે હું બી પૃથ્વી પર ફરવા જ અત્યારે નીકળી રહ્યો છું એમ કહે છે હું બી આ પૃથ્વી પર અત્યારે ફરવા જ નીકળી રહ્યો છું એમ હા હા ન ન સુખ દુઃખો જોવા જ નીકળ્યો છું હું નરે છું મારા કાકા મારા નાના લંડન થી આવ્યા છે તમારા થી મારી વાઈફ મરી ગઈ મારી વાત ઉંમર પાંત્રીસ ની વાઈફ મરી ગઈ સાહેબ મેં બહુ કુક પ્રજા બજા છે બે બાબા ને એક બેબી છે નાંદા ના કશું તો આ બધું તારી ઉઠ્કેલી છે તો એ તો ઉઠે એનો આધાર નથી પણ આ ભાઈ મને બહુ યાદ આવે છે રાજભ નથી આવતી મને યાદ આવે એના પર ગમતું નથી એનો વિચાર વાસ્તવ પ્રશ્ન હાથો છે ને એની જોડે રહી લો દરબાર વચ્ચે અથવા એકદમ ઓછું પડી ગયું એક ગાળા એક પંટી ભાગી જાય તો અત્ય પણ પછી મને કહે છે મને ઊંઘ નહીં આવતી કઈક રસ્તો મારું મગજ મારું થઈ જશે કૃપા વર્ષ કૃપા થી નહી તારી તારે સમજવાની જરૂર છે થોડું ત્યારે તમે સમજ પાડો ને એને શું સમજણ પાડી કેટલા વર્ષ થયા ત્યારે તારે તેવી વર્ષની ઉંમરે પણ પાંચમી વર્ષની ઉંમર ત્યારે ઉંમર બરાબર ને સર મેં કહ્યું શું દીગડી વીસ વર્ષ નો હતો તને ગાડીમાં મળી હોય ને તારી જગ્યા પર બેસી જાય તું એને શું કરવું ત્યારે મને હમઝન નહીં ખોટ ત્યા ત્યારે શું કહેવાનું મેં કું વીસ વર્ષનો ત્યાં પહેલા એ સર એ ગાડીમાં મળી હોય અરે તારી જગ્યા પર આવી પહેરી ગઈ તો તું એને બેહવા દઉં કે કાઢી મેળવું મારે પાયું નઈ ને કે છે મારી ને કાઢી કેવું જ કર્યું આ પંદર વર્ષ પેલા છે આવી સ્થિતિ હતી આ જે ગોટાળો થયો બાર વાર નો જ થઈ ગયો નઈ કારણ પહેલા તો તારે ઓળખાયું નથી ત્યાં ઓછું કોઈ કહેતું નઈ તમે તો ભાઈ બેન નથી એ હે માતા ને પેલી નથી આ કઈથી લઈ લેવા નહીં માગતો પણ શું રીતે પહેરવો કયા હોલ માં પહેરી ગયો હતો બધો પેલા બાર વચ્ચે હતો નહિ અને એકદમ એ મને કે તમે અમદેવાડો મારું કામ નહિ આ मैं कहू तू पंडा बैठो इले तय तो सारी वाइफ मरी बाइफ ना ऑटा मरवाइफो माइफ मारे मरी वाइफाइफा दस बार वर्षी मारी वाइफ मरी बाइफ करू बोलो ये ऑटा नहीं गुतरी केड़ी थी गई है તમારાબી ને મારી વાઈ કરી અને માર મારી કર્યા તોડી દેવી થોડું ખબર પડી ગઈ આ કાયગો ઇજર છે આ તમે પેલા ઓગણ ન હતું અત્યારે તમે સમજો હું શું કે અમારો એનો એક પણ આનંદ માં આવી ગયો હવે છોકરાઓ છે કોઈ જગ્યાએ ધર્મ થયો છે ત્યાં હું એને સમજુડા થઈ ગઈ છોકરા ઘણી ભરે હવે આપડે કામ શું રહ્યું કે આપડી સંજો રહી છે છોકરા મોટા કરવા બાકી એ તો મને હિસાબમાં જ નથી છોકરા ને છોકરા મોટા વિચાર ના કરીશું એ ચીજાય રસ્તો કરી વિચાર આવે તારો થાય વિચાર પ્રયા જ કરવાના પણ તારે શું કરવું એ તમે શું બતાવ્યું શું કહેવાય મજા તેના પૂજ્ય હા બધું પછી દુઃખ ના થાય એવું અને હું પણ જાણવું હોય તેને તમારે મને વાત કરી શું કઈ નહીં આ કઉ છું એટલે ઘર માંથી આપડે ફેમિલી માં કકડાટ કાઢી નાખો ફેમિલી માં બહાર તો કઈ હોતો જ નથી આપડે આપડા અનુભવી આગળ ના લખ્યું નઈ જતી જો લડવું હોય તો બહાર લડી ના હોય ને ઘર માં ત્યાં આવી ગયો અને શોખ હોય તો ખુલ શોખ જ હોય લડવાનું તમારે ઉપરી કોણ કોણ છે રમેશભાઈ તમારો કોણ છે તમારે કોઈ નહી એમની જાદ કોઈ નહીં કોઈ ઉપરી નથી કોઈ નામિલી મેમ્બર એક બોસ બે નહીં ભાઈ મોટર કલર આરો નથી જે ચાલી રહી છે એ લાલચુ રોપણ માટે બોસ છે જે લાલચુ હોય ખોટું વધે તો બી લાલચુ દાડો વધે નઈ અને લાલ રાખી મરી જાય ખબર ને તમારું કોઈ ઉપરી કોણ છે એ તમને કઈ દઉં તમારો ખરેખર ઉપરી કોણ છે ભગવાન તમારું સ્વરૂપ છે ભગવાન તમારે ઉપરી નથી પણ તમારું સ્વરૂપ જ છે તમારું સેલ્પ જ છે ઘરું કર્યા લે જે બોસ હોય નથી આપણે બહાર નો કોઈ બોસ ના હોવો જોઈએ શું હવે તમારું ખરેખર બોસ કોણ છે ઉપર તમારી ભૂલો તમે શું છે જાણવું ના જોઈએ તમે પણ ના જાણવું જોઈએ તમે કોણ છે નથી જાણતા એ બ્લન્ડર છે શું છે અને બીજું તમારી ભૂલો ઉપરી છે તમારી ભૂલો ભૂલ્યો એટલે શું પોલીસ વાળા જોડે તમે ગાડી લઈને આવતા હોય સત્સંગ ને માટે ઉતાર હોય પોલીસ વાળા ઉખંડ કે તમે તરછોડીને આવતા હોય અહિયાં આગળ બરોબર એ ભૂલ થઈ ના હતી તમારી પછી અહિયાં આગળ આ બધા બેઠા હોય એટલે પોલીસ અહિયાં આવે તો તમને પણ ભૂલ ના કરો તો ઉપરી નથી કારણ જો સમાધાન કરી ભૂલ પછી આવે ચાલી જગ્યા શું લાગે તમને વાત એટલે ભૂલો તમારી ઉપરી છે તમારી ભૂલો બાકી આવજો મારી પાસે હું કોણ છું જાણવાની ઈચ્છા હોય છે તમારી ઈચ્છા કરી તો કઈ છે કે અમારી ઈચ્છા તો ખરી વિષય બહુ ઊંડો છે ઊંડા મારે કરવાનું મારે જો કરવાનું આટલું તમારે કરવાનું તારે આપડે ઉદ્દેશકો શું કેવું છે સંગમ લંગાઈ તે પણ ઉપર ચઢાવી દે તો એ મારે જાતે કરવાનું તો સી થાય તમે જ કરી આપો એમ કેવું જોઈએ અને આ લોકો નબળા અને હમારું આ વસ્તુ પેલા પડશે એટલે પેલો કર્યા ના ચાલે ભરવાનું હોય જ નહી म के तुमा तुमा आत्मा बाबत में आटला बदा शास्त्रों लखाया गीता भागवत बढ़ू पे ने कोई ने समझू आत्मा बाबत અનંત અવતારધી પટેલ છે ના સમજાય એ ક્યારે સમજાય પરમ જ્યોતિષ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષ આવે જે દેહ માલિક ના હોય એ આવે તો એની થઈ જાય કદું ને એ ભેગા થાય તો ભેગા થાય તો બાળગામ થી એ ડાંગ આવવા નથી તમારું કહેજો બધું લગભગ ચાલીસ પચાસ હજાર માણસો ને આ પ્રમાણ કર્યું અને તો જ દુઃખો ના થાય શું કરું અને હું જ્ઞાન આપ્યા પછી કાન નો દિવસ પછી કાન ના દિવસ પરમ દિવસ ને શું કે એક ચિંતા થાય જ મારે બે લાખ ડોલર નો દવા મળજો આવું તરફ જીવન નાખું આપવા તૈયાર છું તમારે જે કામ લાગે તો ના કામ લાગે તો ચિંતા શું કહું સમજાય તું નહીં તો અમે અત્યારે વાતચીત કરી છે નહીં ઘણું ખરું ઓછું થાય એવું લાગે છે તમને તમને લાગે છે હું થોડું ઓછું થશે આગળ વાત આ ઘર માંથી ક્લેશ ઓછો થશે તમને કામ લાગશે બેને તમે કહેજો છો તમામ જગત પોતે જ પગલ છે આ ટોયડો છે મારે પૂજો હા દવા પૂછે પૂજે બધું પૂછો આપડા થઈ ગયા ઋિ મુનિઓ છેલ્લે ભગવાન નથી પાપી શક્યા ત્યારે મેધી નેથી કરીને તૂટી ગયા માકાય એમ કે છે કે આટલા બધા ઋષિ મુનિઓ છે તે ભગવાન ને પાર પામવા માટે કઈ ને છૂટી ગયા તો એ નેતી નેતી શું છે અને ચાર વેદ ભરી તો ચાર વેદ એ બોલે ચાર વેદ ભણી રહે તો યાદ હા ઇઝ નોટ બેટ આ બધાની ત્યાં જાણ નું આ વર્ગમાં કોઈ કામ નહીં પેન્ટ પણ દન્ટ પણ આપડા હિન્દુસ્થાન ની શું કરવાના આપડે વાત કરીએ તો તમે ભેન વાળા ને શું બધા આવે સાથે બુદ્ધિ વગર ના હોય બુદ્ધિ ના હોય મારે ત્યાં જ બુદ્ધિ નથી એક પણ બુદ્ધિ નથી બુદ્ધિ ના હોય એટલે ઇગોજન ખરાબ થઈ ગયું ઇગોજન બે પ્રકારનું એક ઇગોજન ચાર દિવસ ગોજન એટલે કર્મો ધંધાવડાવે અને એક ઈ ગોજન કર્મચ ઓળાવડાવે એ કર્મચાવે એટલે ઇફેક્ટિવ કહેવાય દાદ બંદર એ રિપોઝિટ છે પોજી જેરી બે બેટિંગ બોલ એલાક કરે ભીન સપટન નાતે એ બોજી થઈ દે છે સલાત તો એ રીતથી બોલાયા ન્યા બોલાલે ઓ પર કોમ કા હવે અમે પકતો હવે કારમાં શું છે કારમાં સત્યનારાયણ છે તમે જે કરતા હોય એ તમારે કહેવા માટે વધુ નથી હું કરું છું આ બોલો જે નથી કરતા એ જે તમે કહો છો તેનું નામ કરવું બરોબર તમે તો મળે ની જે તમે નથી કરતા હું કરું છું એ નથી કરતા આરોપ કર્યો અકર્મકોને કેવાય કે આ ગુલાબી આ ગુલાબી જેને કાર્ય કરે એને હું અકર્મ તમે કાર્ય કરો એને કર્મ કરું અને સમી નાખી લે એટલે કાલુ ને સમજાવ્યું કાલુલમાં આવી જવું ના આવ્યું નથી આવ્યું એ હું સમજાવું કામ તો કહી છે કે કેવી રીતનું કામ કામ તો આપડે દરરોજ કરતા જ આવ્યા ને શું કરો છો સવાલ માં ઉછી કે શું કામ કરવાનું ભાઈ મને કે છે ધ્યાન કરું શું કે પદ્માસન તમે સાંભળો તમે સાંભળજો કારણ કે આ રહસ્યપુર ચેકાય એવું વાત હોય કેવી હોય અમે સત્યાવીસ વર્ષથી ભર્યા છે એક કોઈ ભૂલ ચેકી શકે નહીં પાત્ર ના હજાર હજારો ભાઈ છતા પદ્માસન વાળી અને ધ્યાન કરતા હતા ભાઈ અમે પૂછ્યું કે આ તમે શું કરી રહ્યા છો તારું ધ્યાન કરી રહ્યો છું બરોબર હવે તમે શું ધ્યાન કરી રહ્યા છીએ એવું કહેવાય ના કહેવાય બરોબર ને વાળી ધ્યાન કરતા હતા વિદ્યાર્થીઓને પૂછ્યું કાર પદ્માસન વાળી ધ્યાન કરતા હતા અને પી સાહેબ મેં કહ્યું કેમ આ ધ્યાન કરતા નથી બોલ્યા નહી અને આમાં મને દેખાડ્યા મળ્યા શું કેવા માંગે છે પગ દુખે છે આ પગ દુખે છે સર મેં એમને શું જવાબ્યો કે ધ્યાન પગ કરતા હતા શું કરતો હતો શું જવાબ્યો ધ્યાન તારા પગ કરતા હતા તમે કરતા હતા કરતા કેવાય અને તો જ અહંકાર કરાય અને તમે આટલું ભેગા થઈને કામ થાય કાર્ય થાય તો તને શું કર્યું શું કર્યું કોઈ અમે ને હવે જે ભેગા થઈને કાર્ય કરશે તેને તમારે રાત કર્યું આ મેં કર્યું આ મેં કર્યું આ મેં કર્યું એમ કરો ખાલી હું કરું હું કરું એ જ અજ્ઞાનતા બીજી કોઈ અજ્ઞાનતા નહીં સાંભરવા આવ્યો છે કોન્ટ્રાક્ટર સાંભળવા આવ્યો છે હા સાંભળવું છે એને ઇન્ટરેસ્ટ પડ્યો છે ઘાત થાય ધંધો નથી કરતા બધું આ ગયું આ કરતી તું શું કરશો તો હાથું રહી ને જિંદગી માં હાથું રડે નથી શું ગયું કર્મ તમે કરો છો એ છે ને કર્મ હું તમને સમજાવું આ ક્રિયા કરીએ જે ના ગણાય કર્મ ની વાત તમને સમજાવતા મુંબઈ મુંબઈ માં તમારો રોખણ વાળા હોય રાત્રે સાડા અગિયાર થઈ ગયા હોય તો તમારે રોકડ વાળા હોય તો શું કહો ત્યારે ચંદુભાઈ ને તમે શું કહો મારો દીકરા રહે છે ત્યાં આજે રાત્રે સુઈ જઈશું શું બધું એટલે તમે એને ત્યાં સાડા જઈ અને બુમ કે ચંદુભાઈ ચંદુભાઈ No, no, no, no.